આવતા હોય તો એના માટે પ્રતિકૂળ કરવો પૂર્વ વ્યવસ્થિત ની બાર કઈ હોતું નથી આંતરિક બાપ હોય है खरेखर बनी सकतूर जो મને તો શ્રદ્ધા મારી શ્રદ્ધા ના હોય આત્મજ્ઞાન આપું શ્રદ્ધા શ્રદ્ધા ના હોય તો ભગવાને કશું કરી શકે ને આપણને એમ લાગે કે આ માણસ કજું કરે છે તો આપણને શ્રદ્ધા છે અને વ્યવસ્થિત ભાઈ કેવું વ્યવસ્થિત ભારત તું કરી શકવા નથી એને આવી તાંત્રિક ક્રિયા કાળ થી થતી આવી છે એમના માંથી અસરકારકતા હશે માટે ચાલતી હશે ને આવી તાંત્રિક ક્રિયાઓ ચાલુ ચંદ્રકાંતાદા તમારો ધંધો તમારા પર તમારી પુપા થી મારો ધંધો હાર ભૂત જેવી વસ્તુ નથી એવું નાખે નઈ કે એમને તને ખબર પડે આપણા ભૂત લોકો છે આ લોકો નાખે છે શું એમનો સમજે જો આપણું મનોબલ સ્ટ્રોંગ હોય તો આપણે આ બધા ની કઈ અસર ના થાય ને ધ્યાન બધા આકાર દેખાય છે જ્યાં સુધી ધ્યેય નક્કી ના થાય ત્યાં સુધી આવવાના માટે નો દાખલા સમજાવો ના મન ની શાંતિ માટે નથી મન ની શાંતિ જતી રહે મારને મારને જે દેરેલી કરે શાંતિ દેતો કિનારે કે શું છે ફરી એ વેરી વેરી એ એવું ન કે આ પરમાણિ દે જે મળ્યું પરમાણિ દે જે કરો કેરી દે એ સુખાયો દુખાયો ન કે એવું રહે છે કેની દેતે આ રે એ માત્ર દુખને બોલે છે મનુષ્ય પોતાના અનુકૂળ આવે એટલા સુખ પ્રાપ્ત થાય છે કારણ કે સુખ ની પછી દુઃખ રહેલું છે એને ગમતું નથી સુખ નિરંતર માગે છે છે અને ટેમ્પર આ ચિંતા થાય એક નાદના માટે હું આપિંતા ન થાય અને સંસારમાં સંસારમાં આદર્શ ચિંતા થાય છે એટલે સંતોષ થાય થોડી વાર પણ વધારે લોતો જાય શું બરોબર સંતોષ થાય થોડી ઈચ્છા પૂરી થઈ છે પણ લો વધતો જાય સુખરો આવે ને પૈસા કોઈ વસ્તુ આ દુનિયાની આ દુનિયા ની તમામ રિલેક્ટિવ શું નામ આપનું આર એમ આર એમ એટલે શું રજનીકાંત રજનીકાંત विजय नगर मार्के मंदिर शांति मौत લોકો મંદિરે અત્યારે કલયુગ છે એટલે મંદિર માં જે ભગવાન હતા ને એ ભગવાન લોકો ભગવાન પરથી જતા રહ્યા પછી લોકો ભાવના દેખાય એટલે એટલે પછી અલગ કહેવત હતી અંગ્રેજો રાજત હતી પીર ગયા મક્ય અંગ્રેજો ના રાજમાં ઢેર માં એટલે આ ભયવત રે આ કામ લોકોને લોકોની છે બરોબર નથી સંપૂર્ણ સંપૂર્ણ સુખ આપે સનાતન સુખ આપે એટલે આ વિજ્ઞાન ને માટે કહ્યું ને કે આપની પાસે આવાથી શાંતિ આપણે કહ્યું મન વસ્ત થઈ જાય છે પરમાનંદ પરમાનંદ રે કોઈ પણ માણસ કોઈ રીતે લડી ના શકે છે એવા કોઈ દાખલા આપી પડશે અમે લોકો કે આપણે એના કાને જોયું નથી સાંભળ્યું નથી લોકો કે છે કે કરીએ પણ અમે આખે જોયું નથી કે કાને સાંભળ્યું નથી આપડે આ સરકારી વસ્તુ નથી આપડે જો વાત કરી શકો છો કેવી રીતે આપશો દીકરા કે પછી દેવું અંધા જેવા બાહ્ય વિજ્ઞાન હોય છે એવા આંતરવિજ્ઞાન છે અધ્યાત્મ વિજ્ઞાન છે સંપૂર્ણ ફળે એમાં નથી મળતા જલ્દી જોઈએ રિઝલ્ટિઝલ્ટિઝ મગજ ની અંદર વિચારો ના આવે ત્યાં સુધી બધું જ નકામું છે જ્યાં સુધી મગજ માં વિચારો ના આવે ત્યાં સુધી બધું જ નકામું છે સારા વિચારો ભોગા વિચાર નું ફર છે ના એ બધું બંધ થઈ જાય બધું બંધ થઈ જાય બેઠા મુશ્કેલી પડશે દવાખાનો ચલાવાય પીઆર પીઆરજી નું કામ નું છે સમજદાર વિજ્ઞાન છે શરીર નું અસ્તિત્વ છે પણ શરીર વગર બીજી વસ્તુ ટકી ના શકે ને પણ શરીર વગર બીજી વસ્તુ ટકી ના શકે બે કલાક માં વિજ્ઞાન થી છૂટી જાવ ટેલિવિઝન હોય તો જ અંદર ફોટો દેખાય શરીર હોય તો જ સૌ દેખાય રીતે ના દેખાય છે લોકો ના દેખાય છે એમ લાગે આત્મા છે તમારું છે કે મારું છે તમારું છે કોઈ ના થાય કયું કે ઉપર કોઈ નથી ખાલી આકાશ છે ઉપર નથી તો હમણાં બધી લોસ ખરાક્રિય છે ભગવાન ભગવાન વર્ગ થઈ જાય તો કામ થઈ જાય છે કૃષ્ણ ભગવાન નું મન કંટ્રોલ માં નહોતું કૃષ્ણ ભગવાન માં નહોતું શબરી ના બોર ખાવા ગયા અંદર હતું એમનું મનરી ના શબરી ના બોર ખાવા ગયા શબરી ના મન હતું એમનું સો વાત થી એક વાત હવે શું કરવું મારે સીધી વાત આવી ગઈ સો વાત એક વાત હવે મારે શું કરવું તમારે શું જોયે છે જેમ સુખ દે છે ચિંતા રહી થાય એવું છે મન વયમ વગર ની મરણ વગર ની પરંત ઈ દેતા માએ હા હા એ તો ઉપાધી ને ભંતો બાહુ ફરે ભાઈ ભાઈ ના રેવો હાય કે એ શાંતિ છે કે એ તમે બરાબર ભાસી તમે એ કોલે બોલે મન છે પણ આઈ છે સારું મન મન છે પણ આયું છે અહીં આઈ છે આ રે ઈ સહેજ મન દેખાય ભાઈ બેઠો બેઠો સમારચા ને ના ના બર માટે છે પચીસ હજાર એક હજાર માં પૂરા દેખાય પૂરા આ તો હાલ દેખાય ખોટું દેખાય આ પુરાવા સિંહ ના કપડા પહેરા મન જોયું સિંહ સાંભળે પ્રાણી ના હોય અનુભવ માં આવેલું બધા ભગવાને બનાવેલા દુનિયા નથી એટલે ભાઈ ના પૂછ્યું કે ભગવાન કહેવાય ક્રાઇસે ભગવાન બનાવી છે આસ્તિક ભગવાન કુંભાર નથી ભગવાન તો ભગવાન સાયન્સ થી વિજ્ઞાન વિચારી રહી ટુ એપ વરસાદ તરીકે તૂટી પડે પાણી ભરાવા વિજ્ઞાન જ કામ કરી રહ્યું છે ભાવના છે આ ભાવના છે ને દ્વારસ છે ને દ્વારસ બાકી રાખ્યું આવે પણ આ કારણ કે મનુષ્યો આ બધા મનુષ્યો ના સાથે કાયદામાં છે પણ મનુષ્યો પણ મનુષ્ય ને એવું કરાવનાર કોણ ઈશ્વર જ ને પણ સહન અમારે કરવું પડે છે કરાવે છે સહન અમારે કરવું પડે છે સહન અમારે કરવું પડે છે ભગવાન પ્રેરણા કરે પોતે પોતાનું જ આ છે તે આપણું પ્રોજેકશન છે પોતાનું નાખી પ્રયોગ બને એ બધા પ્રયોગ છે તમે આઘાત થઈ ગયો તમે પ્રયોગી હવે પ્રયોગ આ ઘરની કાળ છે પાટા પર માનિ ગઢુંન્દ્ર થી કાંસિલ ધેર ઇઝ ધ ફર્સ્ટ ક્લોમ વેલેક પછી આ ડાયને ઘણી ઘણી જે રામ રે ઓલાસ થી સીધી રોન સલી પર માં મધુપા કો તો કિલી રોમીર કો દેસી દે ભલે એ બધે ગટમાળા કરાવનાર તો ઉપર વાળો જ પણ આ પછી ગટમાળ કરાવનાર તો ઉપર વાળો હા ઉપર વાળો કોઈ ન નોબડી તમે પોતે સક્રોલ કરી કેમ નહીં દેખો ગોલંત ઓલ ઇસપન્સેબલ ઓલા ઘટના રાંડા ઉપર ની બાબ હોય તો ભગવાન વિરાટ થઈ જાય ભગવાન કર્યું કરવું એમ આપડે જવાબદારી આપણી છું મરીજો છું છે રામલી છે એ રામલી જાય મૃત્યુ હતું જ નથી જાત વિશી માનો શરીર નો વિનાશ થયો પણ એ માધ્યમ જથ્થું કેમ રહે છે આ તાકાત નથી કર્યા છે આવે એટલે માર્યા સહ ના થાય એના કયા સિવાય કોઈ લઈ જઈ શકાય નઈ કોઈને શરીર નું ઘડપણ છે અશાંતિ ને લીધે આવે છે મારું એવું માનવું છે એ અશાંતિ ને લીધે આવે છે આ શાખ દરે રહે માં દરે વસ્તુ જ બીજો કોર્ટ જરૂર એટલે બીજો કોર્ટ એને મળી જ રહે છે નવો પણ તૈયાર મળી જશે નહીં પડે તો શીવડા વડે બધું તૈયાર રેડી રેડી કર્યું ન આવે આશીર્વાદ આપણે લાગુ થઈ લેવા જેવો ત્યાં બધા બહુ સમજી કારણ કે આપી દસ હજાર પાંચ હજાર પાંચસો વર્ષ અક્કલકોટ માં મારા હાથો વર્ષ રહ્યા હતા ને સાતસો વર્ષ અક્કલકોટ આપડે માણસ ચલાસ થઈ ગયા નાખી નાખી એ તો અહિયાં આત્મા ચડાયેલો હોય ત્યાં સુધી રે પણ આત્મા ઉતાર્યો એટલે ખરાશ જાય બસ એનું આયુષ વધે નહીં કોઈ જાય કોઈ માણસ આયુષ પસારી શકે નહી છે એટલે શ્વાસો શ્વાસ આવ્યું છે એટલે જે શ્વાસો શ્વાસ છે વધારી નહીં आई मुदतारी रजनीकांत रजनीकांत भाई बगाडु मन में पजल उभर उ जगत है जाए કે નાચ જ થતો વર્લ્ડ વોર થાય ન્યુક્લિયર વોર થાય પછી જે પરિસ્થિતિ આખી દુનિયા ની થાય તેનું બધું ચિત્ર બતાવ્યું છે એ જોઈને અમેરિકા લોકો પણ ખળભળી ઉઠ્યા કે આવી દશા થશે લોકો ને પછી શક્તિ સારી વધે એટલે ભાઈએ એમ કહ્યું કે આખી દુનિયા નો નાશ નહીં થાય કે વોર થાય તો પણ કારણ કે અમેરિકાના લોકો ને મારી નાખ્યા લોકો ત્યારે આવું ચિત્રબળ ના આપેવાય ત્યારે ત્યાં ચિત્રબળ આપવું એ ગવર્મેન્ટ ને ગોળીબાર કરવો જોઈએ જ્યાં સુધી ચઢાવનારો છે ત્યાં સુધી રિલેટિવ જે એ પ્રજાતા ખબડી મારે આપણે લોકો દેખાય ને પછી આવતું હોય આ વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે શું એમાં અંધશ્રદ્ધા ના હોય આખું જગત અંધશ્રદ્ધા થી સકળેલું છે કારણ કે અહંકાર નથી એની માણસી કરે એ બાળકો માં જે અહંકાર છે પૂર્વ નિમિત્ત નો છે કાર્યકારી નથી કાર્યકારી અહંકાર નથી કાર્ય મોટો કરવાની શક્તિ ઉભી થઈ કર્યું એમ કે કરવાની શક્તિ ઉત્પન્ન થાય દર નું થયું નવનું થયું આઠ વાર નું ત્યારથી અહંકાર શરૂઆત થાય છે અહંકાર વધી રોટ થઈ જાય સારા અહંકાર કરો ને એને તમારા સિવાય બધા મારા સિવાય બધા લોકો ઘટી જાય ખરી ઓછી થઈ જાય હા એટલે થઈ જાય કોઈ વખત એને આ દેહ ના મળે ફર હજારો છ મહિના બાર મહિના દંડ થાયલો એટલે દેહ વગર એને ભટકવું પડે બે દેહ હોય સૂક્ષ્મ દેહ અને કાળ દેહ અને આત્મા એ તૈયાર હાથે ભટકવું પડે દેહ વગર તો પછી ખાવું પડે ભૂખ તો લાગે ચૂકમાં દેહ જોડે ભૂખ લાગે ઊંઘ લાગે કાક લાગે બધું થાય તો પછી શું કરે એટલે ભૂખ લાગે એટલે કોક ના શરીરમાં પેસી જ હોય તો કોકના શરીરમાં જઈને ઊંઘે એમ ના પ્રેસી ને અને ભૂખ એવું ના કરે ભૂખતો જીતે બીજું રૂપ લઈને દુઃખ દે મો માયા છોડી હોય શું કરવું મો માયા છોડી હોય તો શું કરવું હા બતા છોડવી છે ભરત મારી બેઠો છું એ અજ્ઞાન છે સાચી વાત નથી સમજ ને એટલે સાચી વાત તું જાઉ પૂર્ણ છું એટલે માયા ગઈ તું કોણ છું એટલું જાય જો માયા ગઈ પછી ચોખો પ્રશ્ન નવકાર મંત્રો ક્યુ છે નવકાર મંત્ર જોડે બીજા બે મંત્રો છે સાઈડ મંત્રો ભેગા થઈ નવ એ નિષ્પક્ષપાતી મંત્રો છે પક્ષપાત નથી એ તારે ઓછો પાંચ નો કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું કેવળ અજ્ઞાન જાય એ કેવળ જ્ઞાન થઈ જાય કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન જાય તેલ પેટ્રોલ એ આપડે લઈ તારે સાહેબ એ કહેવું સાહેબ તેલ પેટ્રોલ તમે નું રાખો કઈ નોંધવાની ઘર સારું ને માયા વાગી એટલે બે વાત માયા ખ્યાલ સુધે નોકાર મંત્ર બોલતી શરૂ કરે પણ ચોપડી થયા કરી છે આપણને બળ હોય છે અને દેવ લોકો મંત્રો ના જે છે દેવ એ ધિષ્ઠા દેવો તે બધા હેલ્પ કરે બાસન દેવ કેવાય છે શાસન દેવ પણ એ સ્ૂલ કઈ જાતું કે આપડે આ જે કપૂર હોય ને કપૂર એ કપૂર નું પુતરું હોય ત્યાં રાખી વીજળી શું થાય થોડા પછી થોડા મહિના પછી કોલ રાખે તો એવું કપૂર જેવું છે પોતેળા ને વગર નહીં છે અને એના સંદાસ જવાનું ના હોય સંદાસ હોય તો દેવ ગતિ જ નાખે સંદાસ ગંધ હોય એ જ પણ ગંધ નહિ એનું નામ સર મનુષ ના બોડી જેવો છે એમાં મધ્ય લોક માં એટલે આપડો પેટ નો ભાગ છે ને સાતી નીચેનો ભાગ પેટ ભાગ એ મધ્યલોક કેવાય છે મધ્ય મનુષ્યો મનુષ કિવાય છે બીજા બધા જીવ દેખાય છે આ બે જાત ના લો છે મધ્યમાં પછી આ નીચેના પેઢા થી નીચેના ભાગમાં એ નારકો છે સાત પગ પગ અને ઉપરના ત્યાં બધા દેવ લોકો આ જ્યોતિષેવો પરિમાણ માં છે તેનું અલગ પરિમાણ છે આ પૃથ્વી લોક દેવલોક આ બધા જે છે તે આ સ્થળ કાળ ના પરિમાણ માં છે કે એમના જુદા પરિમાણ છે જુદા સ્થળ છે જુદા સ્થળ એમના પરિમાણ જુદા છે કે આ જ પરિમાન છે આપણે લઈએ છીએ એ સ્થળ પરિમાણ દેવલો હોય તો કોઈ ટેલિસ્કોપ દેખાવા જોઈએ આ રીતે એમ કે કે આપણે જે સ્થળ પરિમાણ રહીએ છીએ <प्राग> <प्राग> ए ना परिमाण लोग देखी शक आप <प्राग> परिमाण <प्राग> क्या <प्राग> એવા બીજે ભેરફાર નથી બધે જ આખો જગત જે બંધેલું છે સ્થળ અને કાળ થી જ બંધેલું હોય કે એક જ પ્રકાર નો બોલ હોય કે ભગવાન બનાવ જુદા જુદા છે ના મેં કહ્યું કે આ બધા એક કાળમાં બધા સાંભળો છે બધા સ્વતંત્ર રીતે એક કાળમાં મારી વાત તમે સાંભળો છો એકાળ માટે માણસ નું મુખાર મુખાર બધું જુદું હોય તે બધા જી માત્ર જુદી હોય કાર ને ચોથું પરિણામ મળ્યું છે એટલે બધી વસ્તુ પણ ચોથું પરિમાણ ગણું છે લંબાઈ ઊંચે પહોળે એની જોડે ચોથું કારણ મૂક્યું છે આ લોકો સાયન્ટિસ્ટ નવા ને જૂનું કરે છે એમ નૌકા નવા ને જૂનું કરવાનું કામ खबर पड़े जीव ने મૃત્યુ પછી ક્યાં જાય છે એનું કોણ નક્કી કરે છે એને ધકેલી દેવામાં આવેદાર નથી કેવી રીતે જાય મને કોણ માહિતી આપશે ક્યાં જવાનું છે કેવી રીતે લઈ જશે કોણ લઈ જશે લોકોને લોકો નું સુખ લઈ લેવાના વિચારો કર્યા છે તો પછી એની શિક્ષામાં થવાનું કોણ લઈ જશે